મહારાજ નું પ્રવચન બે હાજર ચાલીસ નું જે વચના પ્રથમ શરૂ અરે ભાઈ મને કંડવોધ કરો તમે કોણ છો બોલ્યો નહી બે ત્રણ દંડોદ થયા ત્યાં સુધી પછી કઈ બોલ્યો કે હું બ્રહ્માજી છું બ્રહ્માજી છે સ્વામી કે દુનિયા બનાવે છે તો સાધુ છોડ તમારે મારું શું કામ કરે કામ હું જુનાગઢ દર્શને જાઉં છું બ્રહ્માદેવ ક્યારેક ક્યારેક મને દર્શન થતા નથી બેઠો હતો બ્રહ્મા કહેવા માં દર્શન નો થાય ના એટલે મને નવાય લાગે બ્રહ્મા તો જગત નો માલિક કહેવાય એને તો દર્શન થાય જ ને નો થાય કે બ્રહ્મા પોતાની મોટ ભગવાન ભાગવત મારા દુર્ભાગ્ય છે ગોવાળિયા ને ખાવાનું મળતું નથી એની વાતો કરીને અમને કે તમે ઈ ભગવાન ને આશરે આવ્યા એની માળા ફેરવો ભગવાન દાદી કે છોકરા તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો છો પણ હજી તમને આ મહિમા ને ખબર ન હોય આ ભગવાન સંબંધ ની થોડા પુન્ય વાળાને કઈ થતો હોય હા ભગવાન બ્રહ્માજી પાસે બોલ્યા દીજુ મારું કામ હું જુનાગઢ દર્શને જવા હું તો સ્વામી કે મૂર્તિ દર્શન નથી થતા એટલે તમે મને દર્શન કરાવો ને સ્વામી તો હું કરાવ ભગવાન દાદી આંખી નીચે સમાધિ ની દશા થઈ ગયા આ બ્રહ્મા સમાધિ માં દર્શન કર્યા આવીને ભગવાન દાદી દંડવોદ કર્યા તો બ્રહ્માજી દંડવોધ કર્યા હો પછી સ્વામી બોલ્યા ભગવાન તમે આની ઉપરાજ રાજી થઇ જાવ સ્વામી આવ જોઈ કે ભગવાન મહિમા જાણીજો ઘર છોડીને સાધુ થવા આવ્યા છો બદલાવે થવાયો ભગવાન છે પ્રગટ ની વસ્તુ આખી જુદી આ રામાયણ આર થી વાંધો ભાગવત વાંધો અહિયાં પ્રગટ નો જ્યાં મહિમા આવે ને એના આપણે આખ્યાન ગાવા શીખ્યા છીએ આવી તો એટલી વાતો સ્વામી નાનંદાજી કે મારી આંખે જોયેલી માને ભગવાન અંદાજી વાત કરે હું સાંભળતો એવા ના જીક મે